માથા પડે એટલે અડધો કલાક લેટ મળી ફલાય પડે પછી એને ચૂકે તો પછી એમાં છોડી દઈએ કેવા છતાં જો ચૂક્યા કરતો સાહેબ છોડી દઈએ બને તું કરીએ પોસિબલ મને વાત કરી સિગ્નલ કેવું એટલે કે ભરતભાઈ તમે વાત કરો છો સિગ્નલ મને મળે છે એવું કે છે સિગ્નલ મળે છે પ્રોગ્રેસ તો કરો હા ચો હવે બીજી રીતે લાગે આપણી ભૂલ છે ખોટું લાગે ના છે હું જાણું જાગૃતિ દુધ છે બધી બઉ લે પાણી લાવે તારે વ્યવસ્થિત નક્કી કર્યું હા તો બધા દાદા બરોબર કરે છે વ્યવસ્થિત એવું તારે નક્કી કરી દેવું દુરુપયોગ અત્યારે ભટક્યા છે કેટલું ભટવું એવો દુરુપયોગ કરીને તો દુરુપયોગ સારું ક્યાં જાય દાદા દાદા જોડે પ્રાઇવેટ સેકરી જેવો તો રી કે શું કરવા લઈ રેરી મા રૂપ પાછો મારે વાર કેવી લાગે રેરાયેલા રોગ પાડી વાત મારે કેલી વાર લાગે એક કલાક માં બધા અરેક નહીં મારી પાસે આવી ને એક મિનિટ માં લાઈ હતી ભૂલવા તમને એક્સપિર થવો જોઈએ શ્રદ્ધા બેસી છે પ્રસિદ્ધિ થઈ છે જે ભૂલ ની પ્રસિદ્ધિ થઈ એ ભૂલ માં રહે નહી એવો કુદરત નિયમ છે મુંબઈ માં એક બે જણરેશન થયું એ ઓપરેશન તમને તો હું આપડતો તાવ થઈ જાય નઈ દાઉે રાઘા લખો વર્ષથી કોઈ કરેલ નઈ આવું આવો દાદાજી ભલે કે આપડે મોટા છે ને ભગવાન છે બીજા કોઈ સાબર્યું નહિ ને એતો કેવું કેવો એટલે બધા બેઠકો થાય તો થાય પ્રતિ તને જ્ઞાન આપ્યું આવે જ નહી પણ હું દેખાડું ને એટલે આવે મને બધી ભૂળ આવી ના દેખાય ભૂલ્યો નાખ્યા હોય હતો ગોમતી માં સંસ્કાર આપેલો ના બાપ હા બીજા કોઈ મા બાપ હતા કે બાપ એ નાખે માઇ કામ માં ઘાટ માં હોય છોકરા ક્વા લાગશે નઈ જ નહીં પછી કે ગજબ નું અમને લાગે ઘર એટલે ભેગા આવું શ્વાસ માં તમે પૈસા લાવે એના બદલામાં ઘર સરસ સરસ રાખે જમવાનું બનાવે એટલે બેઉ હમાવી રે ને બોલી જાય બોલી ના જ હોય પણ પ્રસંગ આવે હાજર થાય કામ પાડે તારે જાય સાત થી દાખલા મારી છે ને ભગવાન થઈ જશે મારે છે ને એક બહાર નીકળી જાય રાખે છે એટલો નફો છે જાગ્રત રાખી દ્વેષ હંમેશા જાગ્રત રાખે છે અને રાગ છે એ થઈ જાય થાય દેશ નઈ એવું તો વ્યારબાદ હા શું કરીશું અને બદલે હે ભાગીચ રાખ બાર બેસો કઈ દાદાજી ને બીજો કહો ને તે છે ને પૈસા ઘરાવના હોય ને ત્યારે ભાગ્યશાળી જ કે બધા બેસી ગયો છે મારે શું કરવાનું દ્વેષ રહે છે તો મારે શું કરવાનું બંધાયું ને ત્યાં બંધાય બંધાયું કરે ત્યાં બંધાય દેશની પણ એટલે હિસાબ લેવો શું ખબર બઉ આવું કરેલ નઈ આવું જ કરેલું નવું દેખાય ભજી લાગતા બધા દાદા સિવાય કોઈ આમ વિશાદ માં ભૂલ ભૂલ છે ભૂલે સમજાય તો કરી પછી વાંધો નઈ મને અમે કઈ ભૂલ છે અને ઉપાધી કર્યા કરતો હતો બળવાની ત્યાં તારું ખોટું થઇ ગયું આવું ના થવું ધીરે આવું કરવું છે બનતી ગયું આપણું જ્ઞાન તો એવું છે ને કે ગમે એવું કામ કર્યું તો છૂટા પડી જાય ખૂન કહીને આવ્યા હોય ને તો અસર ના કરે એવું છે એવું બધું કહેવું સારું હાલ આટલા પતિ બેઠી ને પતિ બેઠી એટલે સારું છે માલ લાગે છે પાસે નિકાલ કેમ કરે છે કેવો નિકાલ કરે હોય તો જાણું કઈ આમ નિક અનિવાર્યવસ્તુ છે કેવી ના શકાય નિરાશ થઈ શકે કારણ કે નિકાળી બાબત છે એટલે ગુણે ગાય નથી આવતી સામાન્ય દુઃખ થયું એટલા વસ્તુ એના હિસાબ છે પણ સામાન્ય આપણે વિચાર તો કરવો પડશે ને કે આ સામાન્ય આપણે વિચાર નામી શબ્દ જ ને વિચાર નામી ધ્યાય છે સારા વિચારે પેલો જીવ વારો શોધ આવ્યા પછી સંયમ કરી રહ્યા છે તને આમ ના હોવું જોઈએ કરે છે ને જે તને સંયમ માં અને આ નો ભાગ તો એને બેસી નીકળ્યા કરે ચોકીમાંથી માલ અને બીજું ના એવું પેહલા ક્રોધ પડે ઇન્સેક ભાવ હોય કેવું એવું હિન્સેક ભાવ રાજ નો ભાવ દેહ નો ક્રોધ જે ભેગું થાય એનો ક્રોધ કહેવાય અને આ તો આત્મા આવું ના હોય આ ના થાય અને અહિંસક ભાવ એ સાત્વિક ક્રોધ અહિંસક ભાવ થી જે ક્રોધ થાય એ સાત્વિક ક્રોધિક ના સાત્વિક ને તાત્વિક્રોથ તો આ બધા સાધુઓ નો હોય તમારે તાત્વિક કેવો તમારા જીવતો જ નહીં હોય માણસ ને વધારે શાંતિકો લાકડા યમ છે અને તાત્વિક પેટ્રોલ ની છે હોય એને સાધ હોય કેવું સામસિક રોજ કોને હોય વેપારીઓ મજૂરો ને બધા ને મજૂર ને કહી કારીગરો બધા વેપારીઓ સામસિક રોજ હોય કેવું ભાઈ ના લે આચાર્ય સાચી વસ્તુ સમજાવવા માટે જે આપણે પોર્સ કરીએ છીએ એના ભાઈ આ સાચી વસ્તુ આ રીતના કરો કેમ નથી કરતા તો કેવું કઈ જાત નો ક્રોધ કહેવાય એનું અકલ્યાણ આપણે નથી ઈચ્છતા આપણે કેવામાં કે ના આ વસ્તુ બરાબર છે આમ થવી જોઈએ એમ જે આપણે હિત માટે છોકરો તમારો છોકરો તમારો છોકરો હોય કે આપડે ઘરના નોકર હોય ગમે છે નાના બાર બાર આજે બાર ના છોકરાઓ હોય કે અમુક બરાબર એ ના કરતા હોય તો તેમવું પડે કે હિત ને માટે જ બોલે છે તો મશી જો ના કહીએ તો સમાજ વ્યવસ્થા કેવી રીતે કોણ ના થાય કોઈ કરતા હોય વધારે કરતા હોય અમુક તો તેમને કેવું પડે થઈ જાય છે આતા જે જે ખાલી થાય છે એમ ને થઈ જાય સારી પણ એવો પ્રથમ થાય કાર્યક્રો થાય ને એ બધું તમારું વકીલ પ્રવેશ સમજી શક્તિ નથી સમજવું વિચારવું પડે મારું હા કોઈ ને ત્યાગ કરેલો હજુ સુધી જોયો નથી કે કોઈ ત્યાગ કરેલો ત્યાગ નથી ચાલો તો મનમાં તો મેં ચેક કર્યો છે ચાલ ને પેલા કિલાત નો ત્યાગ કર્યો આ ત્યાગ કર્યો નથી તમે ગ્રહણ કર્યું ત્યાગ કરે તો ત્યાગ કરવાનું આપડે દહી વેગા કરવું જ પડે આપડે ખાસ પડે એ જવાબ માં રણ હોય સાધુ કઈ રીતે ત્યાગ કર્યો ત્યાગ કર્યો ત્યાગ જ્યાગ કરવાનું ઉકેલ ભોગવવું પડ્યું ભૂલ જ ના કરી ગ્રહણ ના કર્યું હોય ત્યાગ કરવા ગ્રહણ જ ના કર્યું હોય તમારે ખરું થતી જાય દેખાતો ને એના હોય કે તારે શું એની ધા કહે છે કે બદલાય ને થોડું ઘણું થોડી ઘણી ક્રિયા સારી થાય બે ભાગ જુદા કાપ માં અને એક પાવર સ્ટેશન છે આપના મૂળ સ્ટેશન છે આ પાવર છે આપડે શું કરીએ છીએ આમ ના હોવું પડે રેડ આમ ના હોવું પડે ક્રોધ એનું નામ કેવાય કે ક્રોધ રાખ્યા હિંસક ભાવ સહી ક્રોધ કરતો હિંસક ભાવ ના હોય નાખે નાખે છે એ છોકરા ના બધા માપતે જ બધું એનો મગજ ખરાબ ત્યાં પછી કાયદેસર થયું ભગવાન મેં મારા હારું નથી કર્યા છોકરા ના સુખારું ક્યાંક તમને પુણ્ય બંધાય છે ક્રોધિ પાપ જ બંધાય પણ તમને પુણ્ય બંધાય છે તમારું ફાયદા માટે નથી જગત આ બીજું બધું ફાયદા માટે ફાયદા થઈ જાય પૈસા ક્રોધ એટલે હિંસક ભાવ સહી વ્યાખ્યા છે અને ચોંચો ભાઈ પાછો થયો હોય ને એની વાંચ્યો લડતી હોય कशुनाएंग <laughs> एक प्रसंग एव बनो वर्षा प्रश्न जाने प्रतिष्ठित आत्मा जो कुद्धात्मा छू एम कर शुरुआत थे पोलिए ज्ञाता द्रष्टा हाजर है एम थे तू का शुद्धात्मा शुद्धात्मा तो आ ज्ञाता द्रष्टा है पेली वृत्ति छूटी पड़ी जाए पीछी पा शुद्धात्मा तो स्वीकारता कारण छोटा ज्ञाता द्रष्टाज भाव मारे पेली वृत्ति निराधार माता मार् करें થોડી વાર થાય ત્યાર પાછું બંધ થઈ જાય છે હા હવે આગળ શું કઈ ખબર પડતી નથી બનતી રહ્યું કામ ત્યારે બધાનો અભિપ્રાય પડે સારો કે ભય સારા છે પછી પાપ નો ઉદય હોય ત્યારે બધાનો અભિપ્રાય ફરી જાય કે આ બરોબર નથી આપણ ત્યારે આપે એમ કહ્યું કે અમે પુણ્ય ના ઉદય ના અભિપ્રાય નો નોંધ રાખીએ અને પાપ ના ઉદય પ્રમાણે તો તમે કેવું પછી એટલે એ જ પ્રશ્ન અભિપ્રાય વાક્ય વિચાર આયો અભિપ્રાય બે કલાક પછી પાણી છોકરો સુ નાખે છે ત્યારબાદ છોકરા બાબા ને તમારું નથી તરબીબ આપવા માટે લાયક છે એટલે પુન્ય માટે છાપ કરે શું છે અભિપ્રાય આપડે માટે છાપાય આપે એટલે કોઈ માણસ તમા થયો સુપિરિયર કયો એવું મળે નહિ પોતાની જાત બનાવેલ કે માનેલ રે લોક બનાવે એની વાત આવું આવું કઉ ને તારે લોક કેસે હવા ક્યાં નાખશે ના હવે કઈ કઈક રસ્તે ચડે પછી નઈ તો આ તમારી હવા પહેલી તમારથી કેવી રસ્તે થઈ ઉદા રસ્તે ભટકા તો આપડે કઈ ગયા હાથ માસ ને બાઈ નાખ્યા દોધ કરાય કેટલો એક જીવડું મારવાની શક્તિ આ વર્લ્ડ માં નહીં અને એવું કાયમ બોલીએ ગુનો થાય માટે બોલતા નથી આવું બધા ભગવાન દેવ કેવા ભાવ કરે માર વાત જે આવતો આ ભગવત ના બને હું તો એક વ્યવસ્થિત મારું જાય એક ભાવ ની ગેરંટી આપડે પૂરો થઈ ગયો એક આવડું જીવડું મારું હોય ને સાયન્ટિફિક જીવો બચાવો જીઓ બચાવો જીઓ બચાવો ગાઘા કહે ને જીવો બધું દ ના અહંકાર બચાવે શું કરે તે બચાવી શકતો નથી બચાવવાનો અહંકાર કરે શું કરે મેં બચાયું બચાય મારા સાહેબ પેલા ને કહ્યું ભાઈ ત્યાં ગાયો જોયેલા મારા સાહેબ એ બોલે મેં બચાય બાપા ને બચાવ્યા નહીં અહિયાં ગાયો બચાવ્યા બાપાને જોવા દીધા પકડી રાખવું એ ગુડો છે કે આની કંપની સંદેલી કંપની શું કામ માં લાગે બિચારા ના ના થઈ ને પછી કામ લાગે છે ના હોય તો એ શ્રેષ્ઠ છે અને તેનાથી કામ લાગે છે તેના થી કામ લાગે છે બબયા ઇペンસેલ લે લેલો બળદ ની આયના પુત કે કે આયના પોરિયા ના ના પોરિયા રોગરી લેતોય પાઈપન થી અને શારીરિક લિજો કેવાય કે શારીરિક લિજો ઇペンસેલ લે આસે પા તો બાબા બેર બેર કરી નાખે ને કેજેને કમ્પલ્સરી એ કરે છે હા પ્લસ માઇનસ તમને કેમ લાગે આ દુનિયા કોઈ કાયદા બાર કોઈ ચીજ થતી નથી અને એનો પડઘો જાય બદમાસ છે રાજા છે ને હા આપડે રાજા પડવાનું શોખ હોય શોખ હોય એ કેવું હોય દાદા હમણાં થોડા વખત ઉપર પેપર માં આવ્યું હતું એક મંડળ સ્થાપ્યું પણ એ તો મા ત્રાસરૂપ છે મા ત્રાસરૂપ છોકરાઓ ને ખાય એ પ્રમાણે અને માણસો નહીં કર છે અને બધું ગંધાર ગટીનેસ વધારે ગંધવાડ વધારે અને તે છતાં આ તૂત લઈને કોણ બેઠું એ યોગ્ય છે એ બરાબર તો નથી ને આ ગુંડા ને બચાવવાની સમિતિ જેમ ગાયો ને માટે જે સંસ્થાઓ ચાલે છે તેવી આ એક સંસ્થા કરી આ લોકો અરે તો બીજે ખરે હજુ નવી નવી નીકળશે મુસલમાન ને પૂછ્યા કે તારે રોજ મફત મોકલ્યો થઈ ક્યાંનું છે તમારું ક્યાં નામ આવ ખાવ નિરાંતે મસાલદાર બનાવીને આવ આપડે આમ કરવા બહાર નીકળવા દેવા નવી જાત નું આવ્યું હા હા ઘોડો આવ્યો મારો લેના જેવો દેખાય તેડાડો